ए, आवो, आवो। आवी गया बदा। वारता अरे वहाजे तो सौ मिलो एनी, साथे एनी बेन स्वयं वरा छे। अने आम दूर दूर नवसारी मैठा बैठा વિપુલ અને વિનીતા વાર્તા સાંભળે છે ભાઈ હું તમને વાર્તાનું નામ છે ઢીસુમ અને સાત પરીઓ એક હતો માણસ એ તો બહુ વાળ છું ના મેંટાળીને બીજે ક્યાંક જઈને નસીબ અજમાવવા માટે ઢીસુમે વિચાર કર્યો એની પત્નીએ ભાતાની પોટલી તૈયાર કરી આપી એમાં ખાવાનું ભરી આપ્યું અને એમાં સાત રોટલા હતા પત્નીએ સાત રોટલા કરી દીધાનો કકડી ને ભૂખ લાગી એક ઝાડના છાંયડે બેસી ને પોતાનું ભાતું ખોલ્યું પોટલી ખોલી અને પછી મોટે બોલ્યો હું તો ખૂબ ભૂકો થયો છું આજે તો સાતે સાથે એક સાથે જ ખાઈ જઈશ એ ઝાડ ઉપર બધી પરીઓ ઝાડ ઉપર થી નીચે આવીને ઢીસુમ ના પગે પડીને બોલી અરે દયાળુ માણસ અમને ખાઈ ના જોઈશ અમને જીવતા રાખજે જો તું અમને જીવતી રાખીશ તો અમે તને એક જાદુઈ બકરી આપીશું આ બકરી ઘાસ ખાવા મોઢું ખોલશે ત્યારે એના મોઢામાંથી પરિયોની વાત સમજી ગયો કે પરીઓ ગભરાઈ ગઈ છે એટલે એને પરિયો મારી નાખવાનું વચન આપ્યું કે જાઉં તમને નહીં મારું पर ढीसुम ने एक जादू बकरी आप बकरी लाई ढीसुम पात रस्ता में आयु एक गाम आ गसुम एक भाईबंद रे अंधारू खूब थी गुला એટલે ઢીસુ મે રાતે ભાઈ બંધ ના ઘરે જ રોકાઈ જવાનું નક્કી કર્યું કે ઢીસુ મે પોતાના ભાઈ બંને પોતાની પાસેની જાદુ બકરીની બધી વાત કરી બોલો પછી તો ઢીસુમ તો ઘસ ઘસાટ ઊંઘી ગયો નસકોરા બોલાવતો બોલાવતો એમ તો ઊંઘી ગયો ઢીસુમને ઊંઘી ગયેલો જોઈને એનો ભાઈબંધ છાનો માનો ઉઠો એને બકરીને ચારો નાખો લીલું ઘાસ નાખું ખાવાનું દીધું બકરીએ ચારો ખાવા પોતાનું મોઢું ખોયલું ત્યાં તો એના મોઢા મોહોમાંથી સોના મોહર ન પડે એમ હવે ઢીસુમ મનમાં આ જાદુ બકરીને આ ઢીસુમના ભાઈ બંધના મનમાં આ જાદુ બકરીને બદલી લેવાનો વિચાર આવ્યો એનો તો લોભ જાય એટલે એને તો જાદુઈ બકરીને સંતાડી દીધી અને એની જગ્યાએ બકરીને બાંધી દીધી વહેલી સવારે ઢીસુમ ઉઠો તૈયાર થયો અને બકરીને લઈ ને વિદાય લીધી ઘરે પહોંચી ને પત્ની બકરીની વાત કરી પત્ની તો બહુ ખુશ થઈ બહુ ખુશ થઈ બકરી બકરીએ ચારો ખાવા મોઢું ખોલ્યું પણ એના મોઢામાંથી સોના મોહરો બહાર ના પડી પત્ની તો ગુસ્સે થઈ બોલી તમે મુરખના મુરખ રહ્યા તમને પરીઓ છેતરા છે ઢીસુમ તો ભારે નિરાશ થયો ભાઈ એને ફરીને નસીબ અજમાવવા ક્યાંક જવાનો વિચાર કર્યો તૈયાર થઈને એ તો નીકળી પડ્યો જેવું પેલું ઝાડ આવું એના મોઢામાંથી સોના મોહોરો કરતી નથી હું તમને મારી નાખીશ ફરીયો બોલી અમે તને નથી ચેતરો બકરીના મો સોના મોહોરો કેમ નીકળતી નથી એ અમને નથી સમજાતું જાદુ વાસણ આપીએ છીએ વાનગી નું નામ બોલવાનું ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ એમ બોલી ગુલાબ જાંબુ આપશે અને પછી વાસણમાં જોવાનું તને બધું મળશે આપેલું એ જાદુ વાસણ લઈ ને ભાઈબંધ ને પેલા જાદુ વાસણ વિશે પણ જણાવ્યું અને પછી થાકીને એ તો સુઈ ગયો થોડીક વારમાં ઘસ ઘસાટ નસકોરા બોલાવતો ઊંઘી ગયો પાછો સવારે ઉઠો અને તૈયાર થઈ ને પેલું વાસણ લઈ ને ઢીસુમ તો પાછો ગયો ઘરે પહોંચી ને એને પત્ની ને બધી વાત કરી પત્ની તો ખુશ ખુશ પત્ની વધારે ગુસ્સે થઈ અને બોલી પરિયો એ તમને બીજી વાર છેતર્યા છે તમે પાછા જાઓ આ વખતે તમે પરિયોને જીવતી જ નહી છોડતા બોલો ફરીથી ઢીસુમ પાછો ગયો પેલા ઝાડ પાસે પહોંચ્યો ક્રોધથી બોલો અરે ઓ પરિયો તમે મને બીજી વાર પણ છેતરો હવે તો હું તમને જીવતી અરે ભલા અમે તો પ્રામાણિક છીએ અમે તારું ખોટું ન કરીએ અમે નથી છેતરો તને રસ્તામાં તું ક્યાંક છેતરાય જતો લાગે છે ઢીસુ મેં પોતે બંને ક્યાં રોકાયો હતો એની વાત પરીઓ કઈ બધું સમજી ગયો છે એટલે તું સાથે લઈ જા અને દર વખતની જેમ તારા ભાઈબંધના ઘરે રોકાજે આ વખતે પરિયો બીજું કઈ કહ્યું નહીં ઢીસુમ તો દોરડું ને લાકડી લઈને ત્યાંથી ગયો રસ્તામાં રાત પડી ને ભાઈબંધ ને ત્યાં વળી પાછો રાત રોકાયો બંને સાથે ઘસ ઘસ ઊંઘી ગયો પાસવા માંડ્યો એ જ વખતે થેલા દોરડું ને લાકડી બહાર પડ્યા દોરડા વડે ભાઈબંધ બંધાઈ ગયો અને લાકડીએ ભાઈબંધ ની પીઠ ઉપર જોર જોર મારવા માંડ્યું ભાઈ બંધી ગયો માફી માંગી ને બકરી ને વાસણ જાદુ બધી જાદુ વસ્તુ પાછું આપ્યું અને ઢીસુમ બધું લઈ ને પોતાની પત્ની પાસે ગયો ને પત્ની ખુશ ખુશ થઈ ગઈ ઓ तो तम बदा ने मजा पड़ी ने चलो आज आओ आती आओ का तीज वार कही भाई